આપડું કશું નઈ આપણું આવું આપણું પોતાનું જાણતા જ નતા કશું કર્યું જ નઈ અને બે પગ ના ભાઈ થાય ચાર પગાર બે પક્ષ થી ભરી જતો રહો તો ચાર પગ થાય મનુષ્ય દેવે થાય જાનવર થાય એવું કે દેવ પણ થઈ શકે જાનવર પણ થઈ શકે ગર્ભગતિ જાય અને બધી મનુષ્ય નહીં આવે શું આધાર છે એના પેલું હોમ કાર્યોગડે તો પેલો ભાઈ શું બોલે ભાઈ મારી બેન છે મારી બેન છે આવું કયા કરે ગા કયા કરે સગડી અમે પાપ કરતા આવડતા નથી ને પાપ આવું મોડું કરે પેલા તો પાક એવું કરતા હતા બધું કરે પડે તો આ બધું કરવા શક્તિ વાત કે લીધે છું જય સશીલા શું થાય લઈ જાય મારી સાહેબ આ બધું અહિયાં આગળ પાચન સાહેબ આવશે તો પછી એની મતું સજ્જન સા આવે સજ્જન કોનું નામ કહેવાય મને જો આનાથી દુઃખ થાય મારા પૈસા દુઃખ થાય છે એવું હવામાન થશે એવી સમજણ છે એ માણસ સજ્જન થાય શું થાય ખરી મનુષ્ય માં આવે જોખમદાય તમે આર્થો ધ્યાન રોજ ધ્યાન કોરો છો નૌકા મંત્ર એ કહીએ પાછા મળે શું કહો નાગમતો હોય કે આવો વધારો બતાવો એવું બોલો મળે શું બોલો અંદર નાગમતો હોય તો આવો વધારું બોલો શું લોકો કલ્યાણ કરવાનું સાધન ફરી ગાળ્યા છે આપડે ગમે તે વસ્તુ નો વિયોગ થાય તો આપણને દુઃખ થાય ના ગમતી વસ્તુ નો સહયોગ થાય એ બધું નથી વિધિ કરીએ ધ્યાન ના કરે એ તો વિધિ કેવાય ધ્યાન કર્યું ને ધ્યાન તો ક્યારે થાય કે તમે સાથે રસ્તાનું કોઈ અપમાન કરેલું નહીં ગમે છે તમને મારી માસ ગમતો આવ્યો ના ગમતો આવ્યો મહી આવું પૈસા બધા પગમાં શું લેવા હા એ કરી છે મારી હવે ના ગમતો આવે ને મારું જ્ઞાન આપડે જે જ્ઞાન આપ્યું છે ને હાજર રહેવું છે તમે પછી અર્થે નહીં આવે આપણું જ્ઞાન શું કે છે એટલે આયા વ્યવસ્થિત છે તમે કર્યું ને ગમતા હોય કે નામ આયા એટલે વ્યવસ્થિત કોને કર્યું તમને ખરાબ વિચાર આવતો વ્યવસ્થિત છે એવું એટલે તમારે કશું બોલવાની જરૂર નહિ એટલે વ્યવસ્થિત છે પછી આ લોકો તો શું કરે જે ના હોય બીજા પૂછપુછ કરે હવે પૂછી નઈ ક્યાંક અને આપડે એવું જોયું ના હોય આપડે જાણીએ કે વ્યવસ્થિત ત્યાં સુધી આપડે એનું ધંધા થાય ને તો જવાના થાય ને પોતે બધા છે લઈ શકે આપડે નાખીએ તો પડતું નાખી દે બધું ને વ્યવસ્થિત કરે છે એટલે તમે ઉપાધિ રહે એટલું જ આપડે આ ધ્યાન એવું છે ને કે દરેક બાબત સોલ્યુશન આપીશું આપડે આપડે ના ગમતો આવ્યો તો એ વ્યવસ્થિત ગમતો આવ્યો તો એ વ્યવહારથી ખબર ને આપડે આસપાસ ગમતું ક્યાં રહેશે લોકોને તો જ્ઞાન નથી એટલે મનમાં એમ થાય કે આવતા કરતા સમજ નથી કેટલું બધું ગુચાતું છે એવું ગુજરાતું જ છે ને આ બધું આટલું બધું ખાવા છે પગલા તરફ છે પણ જો ઉપાધિ ઉપાધિ એશાંતિ હેતું જ્ઞાન નહીં હોય માટે ગુ શું કયું ગુસાણ જમા છે ફરજિયાત છે તારે બધી ગુસ્સા તારે કઈ ગુસ્સા હવે કોઈ જતી નહીં ગમે ત્યાં કાને ગમે તે થાય આપણું જ્ઞાન હાજર નથી આપડા જ્ઞાન માં બધી જ વસ્તુ જાય કોઈ વસ્તુ બાકી નથી એટલા માટે કરવું થઈ ગયું બીજી વાત હવે સ્થળી કોઈ કરે સ્થળી કોઈ કરે ડાયરેક્ટ સ્થળી કરે ને ઇન સળી કરે એની વાત આનંદ કરે છે એ કરતો નથી આપણને કોઈ કરાવડા કોઈ શક્તિ વ્યવસ્થિત શક્તિ એના પાસે આવું કરાવડા નથી કરાવિત આપણું વ્યવસ્થિત હોય તો જ એને હવે કરે સમજ ને હિસાબ હોય તો જ અને તમારા દખલ કરતા દેખાય છે એ તમારી પહેલો નો હિસાબ છે એટલું શાંતિપૂર્વક આપડા જ્ઞાન ના આધારે રાખી દઉં શું કહ્યું અને નવું તો દખલ તમે કરો નહીં કોઈ દખલ તો સોલ્વ કરી ગયું બદલ બહુ થાય છે ને તમાર સાચા હોય આ કરીને તો કઈ લાડવા જલેબી કેવું થયું માસો નું બધું જોઈતું નથી શરીર તો કેવું છે કે રાતે ખીચડી ને જરાક શાક આપી હોય ને તો આખી રાત ના પાડે પાડે પછી તમારે એટલે શરીર નો હતો નથી બધી પહોંચી અજ્ઞાનતા નહીં કોઈ ને સુખ આપીને તમે કોઈને દુઃખ આપીને તમે સુખી થાવ બને ખરું કોઈને દુઃખ આપી તમે સુખી થાવ આશા રાખી શકો આપણે એ દુખ આપે છે આપડે ભાવ કર્યો સુખ નો આપડે સુખ જ આપવું છે પછી તમારે તમે દુકાન કાઢવાની તો દુખ કાઢો સુખ સુખ જ આપો ને હેરાન બઉ કરતો હતો પંદર વર્ષ અને જરા હોશિયાર બધા હોશિયાર થઈ ગયો આ બધાને દુખ આપીને ક્યાં જઈશ તારી શું કરું દાદા સ્વભાવો જેવો છે જ્ઞાન જ નહોતું ખાલી હાથ જ નહીં મત બોલ હવે હું સુખની દુકાન કાઢું છું દાદા શું સુખની દુકાન કાઢું છું લોકોને આ દુકાન સુખ જ આપ્યા બીજું ચાલો દુઃખ માલ ના હોવો જોઈએ સુખની દુકાન માં દુઃખ માલ હોય છે ને પાંચ વખત બોલાવી અત્યારે તમાર માટે શું તૈયાર રાખે અથા તો અથવા તો શક્તિ હોય નિર્ભરતા હોય તમાર માટે તૈયાર શું રાખે ઘાટ માં આવવા દે છે હા દરેક ઘાટ સ્ત્રી પોતાની સ્ત્રી પણ ઘાટ ખોલે વાત ગમે કે પોતાની સ્ત્રી એટલે આપણે એના ધણીએ ફાવે કરી શકીએ એવું નઈ અથવા હાવે એ કરી શકીએ કારણ કે ધણી છે એટલે ધણી ભાઈ ધણી છે વચ્ચે પાડું શકે છે શું તમે આવું ભાઈ કરશો લોકો પાછા થવાગે પછી તેલ ખાય ખબર ઘેર લાવી આતો દે આખા શરીર પચ્યા ના થયો પચ્યા ઘાત થયો હોય તો રાહ જોબેલી છું અને સ્ત્રીને સ્ત્રીની ઉપર વાફ મારવો એ તો બાંધેલી ગાય હોય ને તેને આમ મારીએ તો કઈ બાજુ રે બાંધેલી હતી મુશ્કેલી પડી જાય શું કયું આ હિન્દુસ્તાની સમાજ થી દબેલી સ્ત્રીઓ સમાજ થી દબાયેલી પ્રાણી એટલે મારે સમાજ નો ભાઈ હોય એટલે પછી કેવા જાય બિચારી તમારે જેમ મારો બદલો મળશે જેટલું મારવો એટલું જેટલું શું ગમે છે શું ગમે દુઃખ આપો તમે કહો નક છું છું તમને પાછી તમે ગમશે તો પછી ના આપો તમને ગમે એ વસ્તુ આપો તમારી આપો તો તમને ના ગમતી થશે એ તો તમે શું આપણે ગમે કરવાનો રિવાજ જ છે જે વસ્તુ તમે આપો એ તો જયારે તારે ગમે થયા વગર રહેવાનું જ નથી દેવડ નો સંબંધ છે આ શું કરશો હવે શું હાલશો તમે જે હરું બોલે ત્યાં આપણે હું બોલવું જીવ છે ત્યાં સુધી ના રિલેટિવ સંબંધ છે કેવો છે એટલે શું કરી રિલેટી <laughs> <laughs> <laughs> એ ફાય કરે એ રાતે ફાયર ફાયર કરે તો આપણે એટલે એ ફાળે ત્યારે આપડે હું જો આપડે જરૂર હોય એનું ના જરૂર હોય તો એ ફાળે તો ભાઈ ના તમે તમે હં વાત રિલેટિવસે મારાબંધ ને મગર મરી જાય ને તું તો આગળ બળું ના એ તો ના બોલું કોઈ બળે નહીં ઘેરા ખાવા બે જાય કીધું કીધું પણ ખાય ના ખાય રિલેટીવન છે આ બધું બધી વાત પૂછ્યું પૂછજો હા બધા તો વર્લ્ડ નું ભલું થશે હિન્દુસ્તાન જ્યાં સુધી દુખી છે હિન્દુસ્તાન ની સલાહ માનશે તો જગત સુખી થશે હિન્દુસ્તાન આપશે તો આપડે એકવી સ્થિતિ છે ગવર્મેન્ટમાં કેવી સ્થિતિ છે આવી ડાયા માણસ ની ગવર્મેન્ટ હોય શું થયા તારે સંજોગો આવ્યા છે એકદમ સંજોગો બદલા છે બદલા છે નહી બદલાય નહી બદલાય એ વિશ્વાસ નથી કોઈને એવો વિશ્વાસ કોઈને નથી મારા તો વિશ્વાસ તો હોય ને પણ મને મને બધાતરું છે મને તો બધું દેખાય